પોતે કરે તો કહે દારૂ એ દારૂ એમને આ દારૂ ઉતારવા માટે જેને દારૂ ઉતરી ગયેલો હોય તેની કૃપા લઈ આવ્યું આ તો ના થાય એટલે ચાલુ મોક્ષ થયું મોક્ષ એટલે આ જે ગમતું નથી ને દુઃખો ગમે છે તેના ત્યાં દુઃખ નું કોઈ નો અસર જ હોય દુઃખ હોય જ નઈ ત્યાં શુદ્ધ હોનું થઈ જાય પછી એને બધે કોઈ ખોટ ના કરે ને એમાં એ તો અમારે શુદ્ધ આત્મા થઈ જાય તૂટી પડે ખરી પડે આવું વિનાશી હોય છે દીપિકા માનું છુ ને એટલે સાહેબ મને શું કહું ત્યાં ડાક્ટું નાપાસ લાચાર થઈ જાય કોલેજ માં નાપાસ થઈ જાય ને લાચાર છે એવું જીવન જીવન હાથ નું બને મારા ફાધર ની ઈચ્છા હતી અમારો દીકરો સુભો થાય કુટુંબના હતા એ સુબા હતા એમના માટે મારો દીકરો સુભો થાય એટલે પછી મારો મારો દીકરો સુભા એ ધીમે ધીમે મજા આવે ને બ્રધા ને મજા આવે એટલે બ્રધાને ફાધર બે વિચાર કરતા કોન્ટ્રાક્ટ નો ધંધો કરી પૈસાની છૂટ કરીને તો એમની ખોવારી છે મારી ખોવાની નથી આવી સુભો કરે તો એટલે હું સમજી ગયો આ લોકો પોતાના શ્વાસ માટે બધું જ કરી છૂટશે મને સુબો ખાય પછી મારા ઉપર સરસુભો હોય ના હોય તો તરીકે મોટા વિગત શું કરી શકે ના ધંધામાં બધા આવડે બધું આવડે આવડે બધી તો આપણ વાર પરવેશ એક પ્રવસ્થા એક જતી વસ્તુની જ્ઞાન ના ભાઈ ત્યાં સુ થાય અહંકાર વધારે અહંકાર શીખ ઉભો થયેલો ક્યાંક મમતા પેરીથી હતી જ નહીં બહુ મમતા બહુ નહીં બિલકુલ એ મારે તો ચાર પાંચ ગાડીઓ લોકોને પડી જ રહે તેમ ફ્રી ઓફ કોસ્ટ સલાહ આપવું હેલ્પ કર્યા કરું એ લોકોને કહી દેલું કે તમારે મને હેલ્પ કરવી નહીં કોઈ જાત કરું એ અહંકાર માટે નહીં ગયેલું બીજું એવું કારણ બનેલું કે સતીશ્રીને બીજી રીતે દ્રષ્ટિએ જોઈએ એટલે સતી શું કે રાત્રે બાર વાગે સિનેમા નીકળીને રાત્રાન પણ આમાં મનુષ્યો જીવી રહ્યા છે કયું બહાન જ મળે છે એટલે માણસ કહેવાય એટલું છે શું કરું આવું આવું કેમ કરાય આપડે કેમ કોઈના માટે ખરાબ વિચાર કેમ કરાય તે પછી માગે તારી વાત સારી છે આવું કેમ તમે કરો છો મારા માટે તમને ભય પેસ્ટ છે કે આ કઈ માટે કયા કામ માટે આયા તો માટે નિર્ભય રહેજો હું જાણ નહી શું કરે પુન લઈ ને આવેલું પોતાનું પૂર નું ખાય છે નું બસ બધા શું કરું હેલ્પ કરવાનું રાખો હેલ્પ ધ્યેય પડે એના માટે ભજન નહીં કરવું જોઈએ હેલ્પ કરવાની રાખો ધ્યેય કેવું રાખો એટલે પુહાય ને કારણ કેમ પુહાય છે કેટલી વ્યવસ્થા છે અને આખા અમેરિકામાં કોઈ સ્ટોર એવો નથી મને રલતા આ બધા તે સ્ટોરમાં દાદા તમે શું લેસો દાદા સ્ટોર લલતા અમેરિકા નિરંતર સમાધિ એને જરૂર બાધ એવું આ વિજ્ઞાન છે માટે કામ પરિ લેજે બીજા છે લોકો ચમત્કાર દાદા છે દાદા ચમત્કાર તો હોય નહીં ચમત્કાર દાદા પણ એમને એમને જ અનુભવ થયો એમના મોડે સાંભળો ભગવાન એ પછી થઈ આવ્યો પછી એટલે પચાસ લગભગ આખું સત્ય હજાર પચાસ હજાર નથી કરવું યશ નામ કરવું યશ નામ કરું એટલે આ થાય એટલે કામ થઈ જાય દાદા નામ ગા કરે શું કરું યશ નામ કરવું હમ ને બાકી ચમત્કાર હોય ચમત્કાર એવો મનુષ્ય ચમત્કાર સ્થિર કરે આ તો મનુષ્ય લાલભી એટલે એમ ચમત્કાર માં દેખાય શું કહ્યું પડેલી છે શક્તિ છે કોઈ માસ એવો કોઈ માણસ નથી કુદાકુદ કરતી આપણી નાય આ તો કુદરત અટકે ત્યારે ખબર પડે છે ડાક્ટર મેં ભેગા કર્યા અમદાવાદ વડદરામાં પછી આવું બોલે તો તમારે અટકશે પોતાની શક્તિએ થાકી મારવી પડે ઉઠવાની શક્તિ ની ઊંઘવાની શક્તિ કઈ શક્તિના આધારે માણસ જેવા કરે ગાંડ પણ એ કોઈ જેમ કેવો ગાઢ પણ જ છે ને આટ્યા પર હું સમજું છું જવા સમજ ને કેવાય તો હા હાર પાર ઘરમાં મતભેદ ના હોય બાર પાડી મતભેદ ના હોય તો એને સમજ ને કેવાય આ સમજણ કેમ કેવાય સમજણ કે સમજણ લે ને જેટલું જેટલું મહાવીર મહાવીર ભગવાન જેટલું દાડવાનું એટલું બધું જાણવાનું છે આ વર્લ્ડ ઓબ્ઝર્વેટરી છે વર્લ્ડ ઓબ્ઝર્વેટરી છે બધું જાણવાનું બધા બધા આમાં ચાર વેદના ચાર વેદના ઉપરી અમે વેદ શું કે ચાર વેદ ભણી રહ્યા ત્યારે શું કેટ ટેટ શબ્દો હોય સ્થુલ છે સ્થુલમાં આત્મા હોય શકે નહીં અવક્તવ્ય છે અવર્ણિય નથી ગોટુ જ્ઞાન ની વેદતા ઉપરી એટલે અમે કઈ પેલું દાદા નું સનાતન શુભ ચોપડી હતી ને એ વાંચેલી વાંચું છું કે વાંચેલી એમાં કે મારા આમ તો જ્ઞાન નથી તો તમે આપો એમ શુક્રવાર આવી જા પછી જો મુક્તિ પડવાનું જ્ઞાન તો જો પક્ષપાત છે શું છે જય ને પક્ષપાત છે તમારું જેવા શબ્દ બોલાવે છે એ બધા પક્ષપાત કેવા વિતરાગો પક્ષપાત રહી જતા કેવા મારી ભગવાન અમારો જૈન ધન અમારો આ ધર્મ એ બિલકુલ પક્ષપાત છે અને પક્ષપાત પૂર્ણ દ્રષ્ટિ ના થાય નિષ્પક્ષપાત હોય પૂર્ણ દ્રષ્ટિ હોય બે ભાર મા પેલા લોભી ને લાવ્યું પણ ફસારે ધર્મ તો એનું નામ કેવાય કે ચિંતા ના થાય ઉપરાંત ના થાય શાંતિ રે અડધો કલાક આ શાંતિ રે પણ આખો પડશે અશાંતિ નહીં શું કરે ના ભાઈ ના ભાઈ સાથી એવો પ્રસાદ માગે છે કરે સમજ એમ સી રીત ગમસ્ત નથી ગમતું રસુવા લઈ ગયો લઈરાગી લોકો સુખી છે ઉપરી બધ તારું ઉપરી કોણ છે ખરેખર શોધ કોલ કરવી હોય તો તારું ઉપરી છે કોણ છે ઉપરી બ્લન્ડર્સ મિસ્ટેક બે ત્યાં જે પ્લન્ડર કર્યા છે અને મિસ્ટેક કરીને આવું ગાડી તું ડ્રાઈવ કરતી હોય પોલીસ વાળું ના માનવ અને એકદમ દોડી આવી તો પોલીસ વાળું આવે તો તારું લાગે કે મારા માટે આવે ભૂલ કરી માટે ભૂલ કરી માટે તમને બંધન છે શું છે કોઈ જ આપનું બંધન નાખે એક પણ ભૂલ થાયું થયું છે રાત ના લોકો આધારા કહી આઠ વર્ષ સુધી બોલાવો ટ્રાય કરતા એમને ગેર પથામણી કરવા માટે કેટલી બધી તૈયારીઓ કરી કેટલો કેટલો માથાપુર કરી પણ કહ્યું હોય એમ નઈ કરોડો રૂપિયા ની કિંમત પણ જો હમઝેર હોય તો ના હમજ એની ચાર કિંમત નથી જી હીરાને ઓળખીએ તો કિંમત ના વખત યુવાન છોકરો એના મા બાપ ને છે તો તિરસ્કાર કરે તો કે મા બાપે એની જોડે શું વર્તન કરવું શું કરવું જોઈએ છોકરો એકાએક એકવીસ વર્ષ નો છોકરો મા બાપ ની જોડે નફરત થાય ને તિરસ્કાર થઈ જાય તો મા બાપે શું કરવું જોઈએ એ છોકરા સાથે તમે તમારું તો તેરે બેને એન્ડ ઓબ્યોસ આને એમને કહો કે તમે તમે જો આમાં ભાઈ એ નહીં કરો લાકડા સગાવ જો નહીં તો આના અંદરથી પણ દર જોડી દે લાકડા સગાવ છે તમારી આને આલે કે યોર નેક્સ્ટ યુ ડોન્ટ ટક ધ ફાયરિંગ ઓકે વોટ ધ વેન ઇ સ્ટાર્ટ એન્ડ હાઉ ઇ સ્ટાર્ટેડ शी just started 3 months ago યે બટ વોઝ ઇ એની કોઝ ફ્રોમ યુ ઓર નોટ નોટ because privately the marriage and he couldn't concentrate in studies i think so he is blaming me that i didn't to help him i didn't bring him up well best when he is failing in studies that is a tension we arrange okay. to college understand nothing, mm. Yeah. Mm. nothing happened yeah you care that ha just you carry on that ચિંતા થઈ નઈ પેલા કદી નહીં દેખાઉ અને બધા ભેગા થઈને સંઘ્યાગમ્બર અને પાર્થના ભગવાન અને મારી ભગવાન ની પ્રતિમા સ્થાપન કરવાનું એવું નક્કી કર્યું છે એટલે એમને એમની મન ચિંતા એ છે કે એટલે એ કે કેવી રીતે કરવું એમાં અવરોધ ન થાય અને મૂર્તિ કેવી લાગી ભાડે પ્રતિષ્ઠા એવી હોય ને પ્રતિષ્ઠા નાની કુજ કરી આપે આ તો બધું ચાર છોકરા તમે મોં આવરોધ કરો કે પ્રતિષ્ઠા કરીએ કે રોજ રોજ પૂજા કરવી પડે ને એવું ખરું બંધન ને પૂજા કરી પુરે બધું વ્યવહાર તો કરે કે દાદા આમાં કેવું કે અમાર થોડું ઘણું આ ધ ના એ તો એ તો આરાધના થાય છે પણ મેં કર્યો તો તો પછી નહી કરો જો તમે કરો તો પુરે તો મજા આવે આરાધના તો મિત્રો નહી કરો એટલે સર પેલી 15 15 મિનિટ જે 13 દતે નીકળ ગયા આરાધના થાય ખરે બે પ્રતિષ્ઠા થાય તારે ભગવાન હાર પણ થાય પ્રતિમા ના બદલે મોટો એવું પેન્કિંગ એવું કરાવીએ તો ચાલે ચાલે ચાલે પચાસ રાત ની જાય ના થાય ભાવ ઉત્પન્ન થાય તો તો બધા નવા છે અને લાગે થોડા શરમાય છે ક્યાં તમે લખે છે દાદા તમારું વાક્ય છે કે જગત દુનિયા રિલેટિવ સત્ય છે અને બ્રહ્મ ભૌતિક ચીજો છે એ રિલેટી સત્ય એટલે વિનાશી સત્ય છે હા સત્ય છે પણ વિનાશી છે અને બ્રહ્મ છે આત્મા એ અવિનાશી સત્ય છે અવિનાશી છે આ સત્યુષ્નાશી અવિનાશી છે પ્રાર્થના કરવા જેવું છે આ તો અનંત અમારામાં ભટક્યા છે બધા ગમે ખરો ના ભાગે જોઈ દેવું અને હકલું કઈ દેવું ભોગવી દેવું આગેવા ભોગી લે ખરા હસ નું ભગવ ફરી માણસો હસ નું ભગવો હગનું આના થઈ ગયો અને પસ્તાવ કરો જન્મ મરણ કેમ ભગવાન પડે છે આ ભાઈ નો પ્રશ્ન છે કે ભગવાન નથી તો આ જન્મ મરણ પ્રશ્ન કેમ છે ભગવાન છે ભગવાન નથી તો બનાવ્યો જ નથી એ તો કાયમો છે અનંત કાળ છે એમાં કોઈ બનાવ જરૂર પડે એવું નથી આ અનંત અનાદિ આનંદ છે અને તે વિજ્ઞાન થી નાશ થાય છે અનાદિ અનંત કોઈ દવા બંધ થવાનું નથી લેવલ છે એમાં ક્રિએટર જરૂર નથી હોતી એવું આ ક્રિએટર તો લોકોએ જાણી માટે ક્રિએટર છે પ્રવર્તે છે મૂળ જૈન ધર્મ બે ફાટા હતા અને કાયમ બે ફોટા હોય છે એક દિગમબરી એટલે સંપૂર્ણ સંયમ ભાઈ જીવન જીવવાનું અને ભગવાન નથી તે દુકાનદારો દુકાનો કાઢી દે જાય બધા ભગવાન ના હોય એટલે દુકાનો કાઢી દે તો જેટલા દાદા ચાલી એટલા દરે પ્રાઇવેટ લિમિટેડ કરાય એવું આ ગચ નું ભગવાન માં આવી રીતે નહીં ચાલ એક માસ કહી શકે નહીં બે માસ કહી શકે પણ સાહેબ કેટલા માસ ખાઈ તો વધારે વધારે ઓછા ઓછા ત્રણ માસ અંતરગતુ થયા ચોરાશીયા ભગવાન ગયા અને આ બધા ફગડી મેળ્યા છે આ દુકાનો પચાસ પાટા હતા ચોરાથી મુખ્ય પૂજા માટે દરેક ને પૂજાવાનું ગમે તેમાં બધા રખડી ગયા મને દીક્ષા જોઈએ તમારી આ દીક્ષા ચારે નઈ આ કચ્છ ની દીક્ષાઓ કે મત મતા અંતર દીક્ષાઓ મતા ની દીક્ષાઓ ચાલે દીક્ષા તો વિતરાગ ની જશે વિતરાગ ની દીક્ષા અમે વિતરાગ ની દીક્ષા આપીએ દીક્ષા તેનું નામ કેવાય કે ભીક્ષા પામ્યા પછી સંયમી થાય શું થાય ભીક્ષા પામ્યા પછી સંયમી થાય તો એ દીક્ષા કોને કહેવાય કુ સંયમી કેવો કે નહીં તને પણ ભગવાન મારી કે તારે ભગવાન પણ સંયમ કચાયો નો કરવાનો શું કરવાનું કચાયો ના સંયમ ને ભગવાન સંયમ કયો અને વિષયોના સંયમ વિષય ને ત્યાગ કર્યો નિરંતર હેરાન કર્યા કરે અને મળ્યા પર દિયર ફરી વેગન ચોપડે કઈ રીતે દૂર થાય એ કથાયો જાય ત્યાં મળ્યા પડે રાતે કોમ લાગે દાઢે કોમ લાગે દૂર કરવા મન કે છે દે કૃષ્ણ ભગવાન બોલ્યા હતા ને એ જો ઉતારના ખ્યાતિ બોલાવડા માવી ભગવાન બોલતા એવું લાગે બીજો પ્રશ્ન માવી સ્વામી ભગવાન ને ધર્મ થી મતે સ્મૃત એ જ્ઞાન હતા આનો પછી જયારે એને સંસાર છૂટ્યો છૂટ્યો અનિદ્રા પણ શું થયું અનિદ્રા પણ ત્યાં કેવું જ્ઞાન છે સુ અનિદ્રા પણ આવ્યું પહેલી વખત તારા પાસે આવ્યા ને ત્યારે એનો પ્રશ્ન હતો કે તારો ઊંઘ નથી આવતી તો તારે સોલ્વ કરી દીધો એટલે દિદ્રા પણ ભગવાને કાળ્યા સાધુ મટકું માર્યું નથી આઠ આમના સાયન્ટ પૂછ્યું કે મારું ભગવાન આવું હતા તો શું કે સાયન્ટિસ્ટ રોજ કે ના મટકું નહી મારી વાંધું ઈન્સોમ્ઞાન રોગ છે બધા બહાર ના લો એવું કે આ નિદ્રા પણ તમને નિરંતર જાગૃતિ આપી નિરંતર તમે અમે કહો ને કઈ તમે અમારી જાગૃતિ અંદર હોય તો તો તમારી ગણ